આ બધું યંત્ર છે કઈ આડુ અડું પેટ્રોલ કરે ના પેટ્રોલ હોય તો બધી જગ્યા ચાલે તો ચાલે બંધ થઈ જાય ત્યાં સુધી ચાલે સ બંધ થાય તારે જાણો પેટ્રોલ ની જરૂર નથી આવે આખો દાડો પેટ્રોલ પૂર પૂર કરે છે તે પાછું હળગ છે નહીં એટલે ઓલવવાનું જે લાગ્યું ઓલવો કે છે શું કે છે પછી તમને તરસ લાગે છે કે નઈ લાગતી તરસ એવું લાગે છે પાણી બધું ખલાસ થઈ ગયું લાગે એ પછી ઊંઘ લાગે છે આ બધું લાગતું આવું બધું ભૂખ લાગે થાક લાગે ભણ લાગે સમજે આપડે ભાષા ઇટ બોલે છે કે લાગે છે લાગતું નથી આપણી ભાષા બહુ સરસ છે દરેકની ભાષા ભાષા દસ્તરીત હોય શું કહું આપણી ભાષા આપણને બહુ પ્રિય થઈ પણ રિપ્લેસમેન્ટ ઓફ ધ ફાલ માઈટી અરબદત છે ને આ છે આ તો બધું પ્રાકૃત આ વાતે જ આવે કે આ વાત આવે ત્યારે એ પ્રાકૃત ત્યાં આ વાતે વાતે જ એટલે તે પ્રાકૃત છે તો સહેલી ની પ્રારૂ જોડે થયા કરે છે હું કરું છું એ ભાન છે અત્યારે તમારે બંધાય ના બંધાય બંધાય નહી કરજર બંધાય ના બંધાય બંધાય પછી મગજ માં બોજો વધી જાય વધે પગે ધૂર સાધુ મારા ચાલે તો એને દોષ જ બેસે ઉગે નહી લોહી બળે તોય પણ મારી ભાવ બગડે નઈ એવી ક્ષમતા પર નહીં કરતા એવું તારે એના કરતા કઈ શું ખાદી બાદી પહેરલો ને કઈ ત્યારેવા ત્યારે હું દોઢ નોકરી કરું છું એવું છે ખરેખર ચાકર બેન છો બીજું કશું છે સાકર બેન કેવાના જ છીએ સાકરબેન કેવાના જ છીએ તમે કોણ છો તારે તમને સાકરબે તો જોઈએ ને કઈ હા ઓળખાવા તો જોઈએ સાકરબેન નામ તો પાડવું જોઈએ પણ તમને અસર થાય છે સાકરબેન ગાર ભણે થાય છે તો તો તમે સાકર જ છો ને તો તમે આત્મા કઈ થયો છે અનંતવતાર ભટક્યા પણ કઈ ઠેકાણું થયું નઈ તમને કાર બળત અસર થાય છે અસર થતી નથી તારો આત્મા થયા કેવાય તમે સાકત બનશે સાકર બનશે બધું ખરા ને એનું કઈ જ્ઞાન લાગે તમે સ્વભાવે છે પેલા મને જવા મળે પછી મને આવા માં મજા આવે એમ કે નાનું પણ સમજે છે ઈ બરાબર નથી સમજતા પેલા પેલા જવાબ લઈ આવું આવીશ જીદ કરે છે તો બધી ખે ભગવાને ના પડે એને સુ વિચાર નહીં આવે તે કેવાય જ નહીં દુનિયા પાર વિચાર આવે એવું માટે આપડે શું કરવું પડે ગયો પાછું બોલાવેલ લાવો જ પડશે આપડે કઈ સલામ સાહેબ કઈ માફી કરવી પડે કે ના કરવી પડે આકાર નું હે તરત માફી નઈ આપો તો તમારે ખર્ચ આવવું પડશે તમે માફી હાલો કરશો કે આવે અરે દરરોજ ની માફી કાઢવી પડે પચવે પચવે ચેત ચેત કરે છે કોણ ચેતવે કે આવ્યું જીત જતી રેટલે પાંચ વર્ષ માટે દસ વર્ષ માટે દંડ છે કોઈને પચીસ વર્ષ પછી ઉગડી જાય કોઈને પાંચ વર્ષ એ પછી ઉગડી જાય કોઈ બે વર્ષ ઉગડી જાય અને કોઈ આખી દીધી ના ઉગડાય એ દંડ છે બધા વાણી દંડ તું કોઈ હોય કોઈ હોય કે